બે વાર થી અહંકાર રોંગ રીત થી દૂર થયેલી વસ્તુ છે પોતાના સ્વરૂપ નું ભાન નહિ હોવાથી હું આ છું આ છું તો થઈ ગયો સાયકોલોજી પેલા જોવા આવ તે બધી ગયું શું કે જોવા જેવું નથી ઘ પણ શું બોલે કેવાય નથી આ તો આપણા મહાત્માઓ પ્રાર્થના કરે બાર વાર પ્રાર્થના કરવાનો ચુમલ થઈલી છે ને એટલે આ કે દેવાનો દે કે એ બોલે તો આમ ન લે એમ ન નક જ હોય જગત વ્યવહાર છે સાહેબ બોલે અતનથી લાગી ગઈ થી નમમ આવતા દેખાઈ ગઈ મને સખી કરી મને મરમ દે આ વાગે કેવી રે ન બીજું કીધું ના કરશે એમ સિદ્ધાર્થ માણસ હોય એને ચાર્યા કરો છો ભૂલ તો મારી નાખી મારી ઘણી કાઢી છે રંગ પછી જૈન ધર્મ કોઈ પણ સમાજ ભૂલ ના કરી સમાજ માસ એક મહાસ તરીકે ભૂલ કરી શકે એની રહેણી કરણી એવી હોય એ કોઈ ભૂલ ના કરી શકે એમ નામ જઈને સાહેબ ચારવાના છે મોટો દાદુ સંલચવા ફેરવવા માંગે છે શું કરે છે એટલે આચાર કયા કયા દેહ ના આધાર વાય ના આધાર મન ના આચાર ફેરવા માંગે બે ઉપરી છે આપડી જુ બીજુ કોઈ નઈ કોઈ ઉપરી છે કરીએ બધું પછી ઘરે તો શું કાઢ્યું કે ઘઉનો ભજો હોય તો એવું થાય દાદા નું જ્ઞાન મળ્યા પછી એ તો ભાવ ફરે જ આ જ્ઞાન મળ્યા પછી બધું ભરી જાય આચાર વિચાર એટલે બધો દ્રવ્ય કહેવાય ઠીક આચાર વિચાર ઉપચાર કહેવાય દ્રવ્ય ન ફલતેલસે બરફને ઘેર લાવી દે કોમન બરફ નો ડબરો લાવી તો પણ એનો થાય એટલે ખરાબ કહેવાનું ખલાસ થાય એ બાજુ યુવક ના જુઓ કંઈ ખરાશ થવાનું અને આતર હાથે કરવા માં જાય તો નહી તું બોલા ગરબી ગરમી માતાજી ને બોલાય માં ભૂલ દેખાય નઈ વાવાઝોડા થાય આવી વાણી આવું વર્તન આવું માન એવા ભાવ થાય ને એ પ્રમાણે આ તો બધું એમને વાગરી જવાનું આ બર્ફ તો છે દાદા ને જોવાથી બધું આવે આવું મન દાદા જેવું મન દાદા જેવું વાણી બે દાદા જેવું વર્તન ભૂલી દેવા ક્યારેક ભૂલી જાય પર આવી જાય કે નઈ આપડી ધ્યાન એમના જ્ઞાન કેવાય જ્ઞાન તો એમનામ કે જ્ઞાન એનું નામ કેવાય કે હર્ષ અને સો પ્રકારે હાજર થઈ જાય એનું નામ જ્ઞાન કેવાય બીજું બધું સારા હાજર થઈ જાય છે હે આપણે એમ લાગે આ જ મને આઠે આવું દેખાય તમે એવું દેખાય ને સરદાર બીજો છે ને ભૂલી જવાનું મા ના બાબા હવે જય સચીરા આપડે આપણે મોટી ભાવ નું પાછું મોટી ભાવ નું વાર લાગે ઓફિસ માં જ વાર લાગીસ માં છૂટી ગયા પછી ખબર પડે પછી ક્યાં લાગે છૂટ્યા પછી ખબર પડે મેં ને એ ભયંથી મોટો ભયંથી દાખલ દીધું નાના સૈયો નો દીતે એના મોટો એ મસ્તરા મોટો આ એમ તમને તો આઈ દુખ પર ગઈ નહીં તો હિન્દુઓ નું દેખાઈ પરમારુ હે કે તું હિન્દુઓ ભી દેખાઈ જો નહીં દેખાઈ હિન્દુજી મંદિર સંકિએ દે વિચારો મોદી સાહેબ આપડે બધા કરતા એ પોતે છે મારી નથી હોત પણ પોતાનો કરે ખબર બોલવા માંથી પોતાનું નક્કી કરીએ તો વ્યવહાર બોલવું પડે ને પોલીસ વાળ કે જ્યાં ગર્ભ ન થાય અમારો ના થાય બહાર જ્ઞાની મળ્યા વિલ નો થાય જ્ઞાની મળ્યા વિલ નો થાય જ્ઞાની નું જ્ઞાન તો સાધુ ક્યારે કહેવાય હાજર થાય તો બીજું બધું અજ્ઞાન શું કર્યું અજ્ઞાન વખતે હાજર થાય હાજર થાય ઊંઘમાંથી નીકળે હાજર થાય હું શું હાથમાં વાઘે વાઘ બધા ઇન્દિરા છે મોરારજી બધા દોષ છે પણ તેઓ દેખાય છે વ્યવસ્થિત નો દોષ દેખાય એટલે આપડે દોષ બીજા કોઈ જોઈએ વ્યવસ્થિત એ રીતે છે લોકો ના આપડે આ જ્ઞાન આપીએ છીએ જ્ઞાન તીર્થું આપીએ કેવું ચેતન ચેતન લોકો દોષ ના દેખાય એવું સંગીત કેવું પોતાનું દેખાય ના પોતાનો દોષ દેખાય એક દેવ ને પૂછ્યું કેમ આમ થાય છે શુકરવારી બજાર જેવો આરો છે કે દેવ ને પૂછ્યું શુક્રવારી જેમ શુક્રવારી હોય તમે ગુજરી ક્યા છે પણ એના તારમાં જ હોય એવામાં દ્રષ્ટિ એની પડે તેવા કરે છેવારે જોયું શુક્રવારી જ છે ને શુક્રવાર એના જેવા પાંચમો આગ્રહ થઈ ગયા કિંમત સમજાય તો જિજ્ઞાસા થાય ને આવડ કિંમત બીજા કોઈ ચી નો દોષ નથી થાય ગારો ભણતો ગારો ભણતો પણ દોષ ના દેખાય એમના સર ને ક્યારે ક્યારેક વરસાદ થાય કાચું હોય દેશ માં સંસ્કાર નો બેઠા રૂપે વાયુ નાખતો હોય પણ કોઈ ના દેખાતો નથી પણ કોઈ જીવ નો કહીનો દોષ ના દેખાય એવું આવી જ્ઞાન છે આપડે માની લેજ ના લેવું કારણ મોટી બાબત આવશે દીકરી બાબત આવશે ખબર પડશે એવું માની ના લેજે એના પ્રતિક્રમણ કરજો એ પાછું નવું કઈક ફરી કરતા કઈ ઊંધું પાછું અને અજ્ઞાને કરીને આખું જેવું દેખાય છે તેવું છે એટલે આખું જગત ઇન્દ્રન દેખાયું એટલે સર્વિધિ પર તમારા હાથમાં આવી ગયું આગ્રહ વિજ્ઞાન કહેવાય સર્વવૃત્તિ પર કે દોષ નિર્દોષ દારો પડનારો નિર્દોષ ખાય નુકસાન કરનારો જુદો શીખાય આપણું જ્ઞાન હાજર થાય કે નુકદાન કરે કર્યું તે વ્યવસ્થિત કરી વ્યવસ્થિત કેમ કર્યું થાય કે ભઈ વ્યવસ્થિત મારું વ્યવસ્થિત એટલે પછી મારા જે ઇતિહાસ દર્શતી ગયો એનો દર નિમિત્ત અજ્ઞાનતા એ જ અધર્મ લાગે છે અજ્ઞાનતા એ જ અધર્મ છે અજ્ઞાનતા એ જ અધર્મ અજ્ઞાનતા એ જ પણ હવે અજ્ઞાનતાને લ્યાયક થાય જે છે તો એક માર્ગ હતો છે જેને મારી વાલી માં કોઈ રસ વગર નું લાગે છે રસ વગર દુનિયા પછી નિરસ લાગે નિરસ એકદમ પછી રસ ઉપર થાય નથી સમજાતી કે મારે કેમ વ્યવહારમાં કોઈ બાધકરૂપ ના થઈ ગઈ પડી એટલો વ્યવહાર હા કરી દઈ ગયો દાદા કઉ છુ કેવું વાંધો નથી પછી સત્ય પાછો વાંધો નથી પણ મારો વાંધો મોટો પડ્યો હોય ને કે મારા લક્ષ્ય માં ક્યાં સુધી ખેંચાય આવું અમારે હું એવું વાતો કરું તેની પર વાતો કરે પડે ના આવે એટલે ઉદાસી ટ્રેન ની ખાસ બઉ જરૂર નથી ભરતી જીવ છે એ ભૂમિકા હોય નઈ એટલે સૌ નજીક ને કહેતું હોય પણ એવોત માં બધું આવું થાય ને કારણ કે એકદમ પરિવર્તન થયું કે જીવ ભરે છેદ થાય ને અંતરદ્રસ્ત ફરી દૂર ના થાય અંતરદાય તો ફરી અંતરદાર બંધ થઈ જાય અંતરદાર જ્યાં જરૂર થઈ ત્યાં આંતરદ્ર અંતરતા થાય છે ભરતો હોય છે એને માથે લઈએ તો માથે આવે એ આપડે અહંકાર બાજુ ઘમસાણ ચાલી રહી છે શું થયું ઘમસાણ ચાલી રહી છે પછી મેડેલો કે આજના ભાગમાં આવતો દેશ માં અને અંતરદાન ત્યાર પછી એ હોય અંતરદાર કેવા પકડવું એ તમે શો કોઈ ગાર ભે એમ મનમાં ભંગ કરી મળે તો આપડે કહીએ કે ભાઈ જોડે જ્ઞાને બીજા કોઈ વસ્તુ એવી નથી જેનાથી મન બધી થાય દાદા આવી પછી બધું બન્યું અનુભવ જ્ઞાન તમારું કરે કે આમ બન્યું અને તમને અનુભવ જ્ઞાન છે પણ તમારા તમારા કદાચ પ્રમાણે છે તમારે આ જન્મ થયો ઉંમર કેટલી એટલી જોઈ લેવી આપડે આ જ્ઞાન ના દિવસ દિવસ તમારું દારું છે ને બરોબર બધું વિચારવું પડે તો શું થાય એક મિનિટ એક ચેકટ વિચાર નહીં જોયા જ કરે બસ મોટા મોટા મિલ માલિક ને બધા ડ્રાઈવર ને પાછળ પેઢે છે એ ઘન ચક્કર આગળ રહેવા શું છે ગાડુ વાંકવાનો ના પણ એ એ રીતે ભૂમિકા રે ને એટલો ચાલતી રહે આનંદ રે એટલા એવી રીતે જગત માં રહેવાનું છે શું રહેવાનું જગત માં તો સત્તર વાર કચ્છો એ થોડી મોટી થઈ રહી છે એના માટે આ છોકરા હવે મળતા આજે વર્ષથી પહેરાવે પણ અધિકારી આચાર્યો મારાથી ભગવાન તમે શું જોયા કરો છો બધું હું તો ભૂદલ ના જ કરું છું શું કે બીજું બધું આ માખાય છે જે જોયા કર્યું રાખે ભાઈ તો મેં તો તમે રસ્તો દેખાડ્યો છો જોવાનો તમને શું આવે નહી બરોબર એટલે મેં શું કહ્યું દેખાય કલાક જોતા જોતા જાઓ ને તેવી સમાધિ એવી સુંદર રહે સા કલાક ને કલાક જ જુઓ ને પુણિયા સાવ જેવી સમાધિ પુણિયા સાવ તમે અડધો કલાક કરેલું બધા કરી છે પણ રહેતું નથી દાદા તો કરી છે પણ ભૂલી જવાય ભૂલી બદલી દાદા ગાડીમાં જોર થી બોલાઈ ગયા છે બાજુ દાદા પણ એવી દિશા પ્રાપ્ત દેશા તો કેવી દિશા થાય છે તારે કેટલી એવી દિશા થઈ જાય છે પાંચ રાખીએ અને અમે જે અમારે છીએ તમને દશા આપી મંદાદા મારા બોસ બી એમ કહે છે કે તમને થઈ ગયું શું છે કે કે હું કેમ બોલાય છે કે તમને આવી કરવા કહે છે આ તો મારી આપલ બગાડ છે એવું જ મને છે દાદા ઓફિસમાં યેજ કરતા છે કે મારા સ્ટીટ મારી પાસે આવીને 10 મિનિટ ઊભરે છે ત્યારે હું એ જો સંભળું 10 મિનિટથી ઊભો આવા કે 15 મિનિટથી ઊભો રહે ઉપરથી આજ હું વકીલ રહ્યો હું આવું છું તો પછી મારી કિંમત વાંધો નથી તમે જેવું બોલાવો છો જો હું પોપટ છું તો તમે જેવું બોલાવો એનું બોલાય તો બોલવાનું આપડે શું થાય વાંધો એ જ ભાવી આપણું જ્ઞાન એવું નથી કે કોઈ જાય શું આપણું જ્ઞાન જ ઇફેક્ટિવ બધી રીતે સરળ છે તમને લાગે આ વાંધો નહીં એવું સરળ જ્ઞાન અને વિજ્ઞાન વિજ્ઞાન એટલે બોલતું હાજર તમને શોક હાજર થાય તો વિજ્ઞાન કેવાય મિત્ર વિજ્ઞાન કેવાય દસ ત્રણ ઓગણીસો સમજી ગયા જગત આપી અમે સમજી ગયા તો આપણું જ છે લાઈફે મારી છે આ મારા છે અને મિત્રા સમજી ગયા પ્રેમ જ નહિ ને ભાઈ બધી બનાવ લે નહી પેલો તો પેલા બે ભાઈઓ મારો જઈ જ આપડે જયારે ખબર કર્યા છે એટલે પોતાના સિદ્ધાર્થ માં ધ્યાન સાથે બિંદુ બિંદુ એ સિદ્ધાર્થ માં ધ્યાન છે ઓમકાર બિંદુ સંયુક્ત લક્ષ્ય સાથે બધું મળી જાય આ બિંદુ સંયુક્ત નું જ્ઞાન છે જ્ઞાન એકાદ્રસ્તુ તે વિચાર્યું છે જ્ઞાનીઓને માની એનું જ્ઞાન જે કિંચોની પાછળ માં લાવે છે તે અવસ્થા માત્ર કુદરતી રચના છે નહીમાં ઉદાસીન વર્ત છે આપડે હું બનાવું નહીં મળે બધી વાત પૂછવાની કોઈ વાત નથી હું આમ પૂછું કેવું મારું નામ સિવાય સિવાય તમે હા કેમ બને દાદા એવું કેમ બને જીભ જીવે છે પણ અમે તો લીપે એવું તો લીપી ને પણ આનંદ અંદર થઈ જાય છે મને પણ પૂછે દાદા પાછું છું પણ કાણ છે હું મારા બાપા બાપા એ પાસે મળી ગયા છે તમારી વાતો ના તમારે તો પ્રેમ મળે અહંકાર હોય અને એ અહંકાર એ વન સાઈડ અહંકાર કહેવાય અહંકાર નીકળે અથોડી પોતે નાખે ને વાગે પોતા આપડે આવી અમે સ્વીકારી એટલે રિટર્ન થાય છે આપડે એવું સ્વીકારીએ નહીં સ્વીકારીએ નહીં અભ્યાસ સ્વીકારો ને પછી તમારા ના હોય તો આપણને આપણે વાગે નઈ કરે વાગે જય સારો સૂર્ય ના ગ્રહ પ્રથા ચંદ્રદેવી સૌ મેતા પેલા પેલા તાપ લાગે આખી મૂર્તિ માં નાખનું બહુ મુશ્કેલ સ્થાન પરમાણુ વાળા હોય એટલે ગણિત મેં છે તે ના થાય તમે ગમે એમ કરો તમે શું કરો ગમે તે કરો પણ મારા જોવાય જશે એટલે જ્ઞાની પુરુષ ની આજ્ઞાથી અને જ્ઞાની પુરુષ ની આજ્ઞામાં જે રહે નહીં તેના તેનામાં ક્ષત્રિ પણ વૈસી જાય શું ક્ષત્રિ પણ કરું આજે ક્ષત્રિય પણ કર્યું ક્ષત્રિય પણ હોવા જોઈએ શું કરું છત્રી હોવા નિરંતરુષ્ટંકર છત્રી હોવાના બે ત્રણ મહિના જ વર્ષ સુધી આવતા નતા પણ ગોત્રંકર ગોત્ર ના માટે અધિકાર ન જેમ વિચાર હજાર આમ સુધી આમ સુધી ને અરે અત્યારે આ કાળમાં કોઈ વણિકે નીકળી જાય એવું કહેવાય નઈ આ કાળમાં તો તો અત્યાર તો આવા તપ કરવામાં આવે ને એટલે ખાવાનું જોઈએ શું જોઈએ ભૂખ લાગી હોય તો ભેદના સરળ ના થાય ખરું કરું ના અબરૂદાર લોક અને તેમની આબરુ હતી અને આબુદાર હોય તો કપડા પહેર્યો બધા અને તે પાછું સાચી હોય તો હા જોવા જ કરે હું એટલે હું સાથે એટલા માટે શું કહ્યું એને જે એવું પોતાને ભાન જ નથી રહે તમારે કરવાની થાય એવું છે અત્યારે આ આક્રમ વિજ્ઞાન થી બધું થાય છે સરળ છે પછી દહી વાળું લઈ લીધું છે વાંધો કર્યો છે વધો કેમ આમ બેઠા છે વધો વસ્તુ સારા પીજ રાખ્યો છે કેવું અર્થ નથી જ્ઞાન છે વસંત કેટલા મજા વખતા એ તો બધાને કાયદા જાણવા માટે કાયદે જ બતાવી છે આ વસ્તુ તમે સંસારમાં જો રહેવું હોય અને સંસારમાં જો તમારે પોતાની ઉગ્રતા બહુ ના શકતી તો આ અમુક વસ્તુઓ ડુંગળી છે લતંગ છે એવી છે ઇમોશનલ વસ્તુ ના ખાવ અને ભગવાને એવું કહ્યું નથી કે આ બધું ભગવાન જાણવાનું છે વસ્તુ ખોટી છે એ તો આપણે જાણી ખોટી વસ્તુ છે તો જાણી છે ભગવાને કહ્યું છે ખાવી ના પરમાણુ ગયા ત્યારે અસર થયા કે દેહ નું બળી જ પરમાણુ બંધાયું એટલે ભગવાને કહ્યું પરમાણુ ને બંધાયેલા એ અને અહિંસા તો ભગવાને કઈ કઈ છે અહિંસા તો ભાવ અહિંસા કઈ છે શું કહ્યું આ લોકો લઈ ગયા દ્રવ્યમન ભાવ રહી ગયો પોતાની શિષ્યા આખી રાત ઊંઘરા આવે એવું કર્યા લે ગુરુ ની આખી રાત પછી ઊંઘરા આવે ને પછી કે છે અહિંસા કોને કહેવાય કોઈ માત્ર દુઃખ ના થાય ખબર પડી નઈ અને બીજા તું લઈ લઈને પડે બીજા સુધી નથી આવું અને ગોરાણી હોમી થાય બિચારી અહિંસા કોને કઈ છે ભાવ અહિંસા ભગવાન હિંસા નું આવું નથી કહ્યું દ્રવ્ય હિંસાને કહ્યું છે ભાવ રહી ગયો ભાવ રખડી પડે ભાવ રખડી ના મળે ને એવું ને તેથી તમે કહ્યું છે પાંચ વખત આવવાના પર હું બોલ્યો કે આ જગત કોઈ પણ જીવ ને ચિંતિત માત્ર મારાથી દુઃખ ન હોવ મતવસ્તન કાયા અને ભગવાન કેવા હોય એ ગોત ના એ ગોચવણી કારણ એમના શિષ્ય પોતા ખબર પડે એમના શિષ્ય ગુંજ્યાલય એમ નામ શિષ્ય કહેવાય પડેલી ગુંજ કાર્ય એનું નામ શિષ્ય કહેવાય ગુંજરે એમના શિષ્ય કહેવાય કેમ લાગે ભગવાન બહુ ડાયા હતા કહે છે અરે સાહેબ ડોગરે કઈ ના જા